ધોળી પાક બાંધી હતી અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને પોતાના મુખાર આગળ મુનિ તથા દેશ દેશના સભા ભરાય બેઠી હતી एम आज तो अमें ते मन नु रूप तो यू देखायना लूक हो हिम हो रूप दखायुम मनस न देह लूक पेसे મન તપી ને ઉનાળા ની લુક જેવું થાય છે અને એ વિષય જો સુખદાયક હોય તો તેને વિશે મન શિયાળાના હિમ જેવું થાય છે दुखदायी विषय लुक लागे जय सुखदायी विषय भोग टाढ़ी हिम सरख जीवना हृदय जीव ने, ला, ने, ने, ने, ने सुखी कर કલ્યાણ માર્ગ થી પાડી નાખે છે નહી તો ગરીબો ગરીબ હોય તમારે બે તરફ થી મોત એતો નથી મળે ને એક લાગે તો લાગવાનો એવું લુ લાગવા સુખદાયી થાય પણ આવે જો અમે જમવા બેઠા સાધુ પથ્થર આગળ રાખ્યું છે આટા જલેબી આવ્યા ખરું એ આવ્યા ત્યાં હાથ ને ભૂકો મંડળ કરવા દાય આવી નાખો આમાં શાક ને મેળવી એટલે ખાવાનો તો પદાર્થ છે ખાતો આ એક મહત્તા છે સ્વાદ ની ખાતર જો ખાવ એટલે વિકૃતિ માત્ર એમાં દાખલ થાય છે સ્વાદ ખાતર ખાય એટલે વિકૃતિ આવી ઉભી રહી છે અને સ્વાદ ઉડાડી દીધો ને પછી તો શરીર પોષણ બને છે વિકૃતિ ને માટે નથી બનતું જો આ દવા દેશી વૈદ્યો આપે નબળો હોય અને મજબૂત કરવો હોય તો સુવર્ણ ભસ્મ આપે ત્રીજી ભસ્મ આપે સોનું એમ ને ખાવું કોઈ બી ફતે ખરું એ પૂરું પાકે પૂરા હોય ત્યાર પછી લોવાની રીતિ પાછી હોય કાચ્યું લેવાય આની સાથે આ એનું અનુભવ એ પ્રમાણે જાય તો એ પુષ્ટ કરે છે નહીં તો દુઃખ કરે છે પ્રાણી માત્ર એને સારું ખાવાનું ગમે છે પણ સીધું ખાય છે એટલે વિકૃતિ નો ભાવ એક બાજુ રહી જાય છે અને સુખદાયી થાય છે આ છે બરાબર એવો શાસ્ત્ર માં લઈ છો ને દેખાય અને એને અંગે કહ્યું મન મના ભવ મદ ભક્તો મદ યાદી માન નમસ્કુરું મામી હોય શકે મારી સાચી વાત મન એનું એ તું તારે જે કામ કરવું એવું કઈ મન મારી તરફ ભગવાન ની આજ્ઞા જાણી લો આટલી દૂષણ માટે એ કલ્પાતું નથી મારી બેન ને દઉં છે મારી ભાઈ ને દઉં છે મારી માસી ને દઉં છે જે હોય જેવ માં ગરવાનું સાંભળે રોકાઈ ગયા કારણ કે મારી પાસે કરંટ કોક નો છે કર ભગવાન ના નથી ત્યાં આપડે આ બધા કરંટ આડા કરી બેઠા હોય અને એને કોઈ આજે જગત માં સમજાવનાર નથી ધર્મગુરુ હોય ધર્મ ગુરુ કોઈ નવરો નથી ધર્મગુરુ આજે કોઈ નવરો નથી સમજાવવા મહિમા ગવારવા બેઠા બસ તમે મોટા તમે આવા તે ઉલ્લો મોટો એમાં એને શું જેનુમાન અવિકારી રહેતું હોય તેને પરમ ભાગવત સંત જાણવા પરમ ભાગવત સંત જાણવા કે અવિકારી રહેતા કે સારા વિષય દેખી તપ જેનું સંત નો ઉજારો નથી એનો સંત જાણવો તાજો તાજો જેનું મન આવું હોય એને આવા સંત જાણવા પણ સંત હોય એનું આવું મન એનું એવું રહેતો એ જ એવો પણ ગ્રસ્ત હોય તો જેનું મનુ મન આવી રીતે સમાન હક માં મન બદલાવું જોઈએ અત્યારે જે ચાલુ છે એને બદલાવું જોઈએ એ કઈ સાધુ થયો એટલે એ કલ્યાણ એમ ને જેનું હોય તેને પરમ ભાગવત સંત જાણવા અને એવું મન થવું એ કઈ થોડી વાત નથી આકું છે અને મન તો કેવો સ્વભાવ છે તો જેમ બાળક હોય તે સર્પ અગ્નિ ને તથા ઉઘાડી તલવાર ને ઝાલવા જાય અને જો ઝાલ દઈએ તો પણ દુઃખી થાય અને જો ઝાલ દઈએ તો પણ દુઃખી થાય છે બાવડું લઈ લ્યો ને લઈ લે એટલે એને બીજે કઈ ને મારા લેવું બાપા એ લેવા દોડે પણ બાપુ સમજે અઢી કપાય જાય બાપુ સમજાય લેવા કેવું એમ જોવા જેવું છે હરિય બેઠા છે આ ન બપોરે ખાવા જઈએ ને ઓલ નહી ખાવા જઈએ આ રૂચિ બદલાવવાની છે રૂચિ બદલાવે તો સંત નહી તો સંત નહી જો પેલા સુરત હતા એનું એ ચોરી ચોળી બધા મરચા હોતો મરચા હોત એને મૂકવું ને અને ને હું હવે મોટો માણસ ઈશ્વર ની આજ્ઞા છે આજ્ઞામાં રહીને જે કોઈ ક્રિયા કરે એની વિકૃતિ માટે પછી કલ્પાતી નથી એમ શાસ્ત્રો કઈ જો આ તમારો ભ્રષ્ટા તમારો છોકરા પાતળી પડતા હશે જન્મે ત્યારે જેમ જન્મતા હોય એમ જન્મે જેમ જન્મે જન્મતા હોય તો વિષય ભોગ જ કયો નથી જો આજના માં રહી નહી આજના માં રહી ને પણ પોતાના મનમુખી જો ભાઈ ના બે તો વિષય છે પોતાની સ્ત્રી હોય છતાં ઋતુ કરવું હોય ત્યારે આજકાલ રમકડા થઈ ગયા એનું રમકડું એનું રમકડું કે જેમ ઢીંગલા ઢીંગલી જેમ રમતા હોય ને ત્યારે જગત માં તમારે એમાં આ ઢીંગલા ઢીંગલી પછી એ ગ્રસ્ત કહેવાય શું એમ નામ ગ્રહસ્ત જ નથી ગોવિંદ ભાઈ શાસ્ત્ર કહે છે ત્યારે આવડા પાછા અમારી વાત સાધુ કરતા આપણે હારા વા આપડે તો આગીના મારીને કરીએ તારી આગીના ભાવીએ છીએ સંપ્રદાય ના ગ્રંથમાં આચાર્ય મહારાજ ને ત્યાગી ગ્રહી કયા છે ત્યાગી ગ્રહી નિયમ ત્યાગી ના જ અને ગ્રસ્તાશ્રમ માં રહેવાનું હવે એની વાતો ક્યાં બાર કેવી સમજતા ત્યાગી પછી ખોટા નથી અને છેવટ માં નપુષત હોય હિજડો કહેવાતો હોય ગમેરવો હોય પણ કલ્યાણ નો છે મનુષ્ય શરીર મળ્યું ને મોક્ષ ને મેળવી શકે આપણે આ બધા એક જ્યાં આજ્ઞા ની વાત નથી કરતા મહિમા ની વાત આજ્ઞા પછી અમર્યું સ્વામી કેમ કરવું જોઈએ અરે પણ સ્વામી ગમે એવો હોય એનું કે કરાતું છે ત્યાં સ્વામિનાય આજ્ઞા પેલી આ સ્વામી પેલી મન ને વિષય ભોગવવા ન દઈએ તો પણ દુખી થાય અને જો ભોગવવા દઈયે તો પણ વિમુખ થઈને અતિશય દુખી થાય માટે જેનું મન ભગવાન વિશે આસક્ત થયું છે યોગે કરીને ટાઢુણું થતું નથી તેને સાધુ જાણવા જોતું નથી કોઈ ને આ બધું ભીલું નથી જાય નહી જો આપણે જૂના સાધુ હતી કેટલા કેટલા એક એક બે ણે દે એક એવો પરાણે દઈ જાય તો એ લઈ બીજા ને જઈએ એમાં રાજી એ જમી જાય યોગે કરીને દાઢો ઉ સેવા કરવાની વાત નહી મહારાજો ઘંટ વગાડે બે જણા ફરે જાય એમાં કોઈ આસુ હોય ને મહારાજ એવો ઈ હસ ને જાય ચાદર ઓઠી ગુણાકાર બગત ઉઠો નથી આવતા જાવ તમે મહાન થયા એટલે તમને હવાજ આવે એટલે બધા માણસ બસ પણ એટકી જ બેઠા બાંધે કોણ ત્યાં સ્વામી એનો ભાઈ બનશે આમાં કોઈ ત્યાં સ્વામી નાના ભાઈ શિવાની શિવાન સ્વામી એટલા શિવાન જાણી જાતા વેત પાટું જ મારી એટલે ચાદર ફૂટો ઉઠ મારા કોળકા અત્યારે ઊંટો કોઈ લો કયો ઉઠ કોઈ લો મારા લંબોઠા હવે તું આવ્યું એટલે હું થાય નઈ તો હું આવવાનું આવ્યો પણ આવે બચો ઠેકડા મારતો હવે એમ આવ્યો આવે ને એ કદમ ઊંચું ચડવાનું હોય કપે હોય ત્યાં ચડી ગયો માસ ને હાકલ ના પડવા નવો આદોડો નવો આદોડો આ બધું કર્યું ખરવા શિવાન સામે ગેલા શિવ મને એને લંબોટ આપી એમ આયો બરાબર આજે પ્રાણી માત્ર બધામાં ખપે છે ભગવાન પુરુષોત્તમ નારાયણ ની જે વાત છે એમાં તો ખાની વાત છે ત્યાં તો એક સ્વામિનારાયણ ની આજ્ઞા સિવાય જો શિક્ષા માં હું આ પ્રમાણે જે વર્તે જે વર્તે તે અમારો શું કે ને આચાર્યો થી બહાર છે વિમુખ આ તો આપડા સાધુ કેવાય હો એટલે એને ન કેવાય કે હવે આ તમે ગોઠવો અહિયાં ધ્યા બોલો માટે જેનું માન ભગવાન વિશે આશક્ત થયું છે તેને વિષય ને યોગ્ય કરીને ટાઢ થતું નથી તેને સાધુ જાણવા ઈતી વચનામૃતમ એવી રીતે ગરડા મધ્ય પ્રકરણ નું ત્રેવીસમું વચનામૃતમ યોગ્ય થયું